આવો આવો આવી ગયા બધા અરે વા ભાઈ આજે તો વેદાંત આવ્યો છે વંશિકા છે અરે વા बधा ने एक सरस मजाता कहवा भाई ध्यानजो वार्ता नाम ત્રણ માછલી હા સાંભળો સાંભળો ઘણું બધું પાણી હતું એ સરોવર માં ત્રણ માછલીઓ રહે એક લાલ રંગની એક લીલા રંગની અને પીળા રંગની લાલ રંગની માછલી માછલી હતી ને એ ભોળી હતી સાવ જીયા જેવી પણ ત્રીજી માછલી હતી ને પીળા રંગની એ તો બહુ વાળસુ હતી એને ચતુર માછલીએ જોયું કે સરોવરના કિનારે માછીમારો આવ્યા છે માછલા પકડવા એટલે લાલ રંગની ચતુર માછલીએ કહ્યું એ આપ મારો આપણને પકડી લેશે માટે ચાલો આપણે અહીંથી દૂર જતા રહીએ એટલે મારો આપણને પકડી ના શકે માછીમારોએ માછલા પકડવા માટે સરોવરમાં પગ મૂક્યા હતા હો ત્યાં તો ભોળી માછલી કે માછીમારો ઝાડ નાખે ત્યારે જોયું જ અત્યારથી શા માટે નાસી જવું ભોળી હતી ને એ તો કે હું તો ક્યાંય નથી જોવાની જે થવું હોય તે ભલે ને થાય મારે તો ક્યાંય જોવું નથી એને તો આળસ આવતી હતી ચતુર માછલી તો પહેલેથી જ આમ દૂર દૂર જતી અને ભાઈ પછી તો માછીમારોએ સરોવરના પાણીમાં ઝાડ નાખી આ જોઈને ભોળી માછલી ઝડપથી ભાગવા લાગી એટલે તે પણ ઝાડમાંથી બચી ગઈ પણ આ પેલી આળસુ માછલી હતી ને એ તો ત્યાં જ પડી રહી જવું જ નથી ને એવું પેલેથી કરી નાખેલું એટલે એની આળસને કારણે છેવટે એ આ માછીમારોની ઝાડમાં પકડાઈ ગઈ અને માછીમારોએ એ માછલીને મારી નાખી चतुर मछली लाई गो बोलो मजा पड़ी ने चलो आजो आती काले हूँ तमने बदा ने बीजी वार्ता कही सो भाई आज